કોઈ આશ્વાસન શકાય નિરાલમ જોઈએ પણ થાય ત્યારે સારું સંભાળે બાકી કોઈ વસ્તુ નથી થાય નહી થાય તે લાગે ને તમેને આ તો ઓ ના પ્રાણ ધન તો ઓછું બધું થાત લો કારણ કે આપણે આપણે કોઈ ક્ષણ દુ આપણે કોઈ ક્ષણ ગોચાળો હોય નહીં કોઈ છે એક પણ ક્ષણે ગોચાળો હોય ને એટલે દુખાય નહીં એટલે તેલ સુખ નું તમને ઓડે નહીં સુખમાં માયાજગો ધમ ધારી હરી હરી જી આવે કેમ લી છે જગત માં કોઈ પણ પ્રકાર નો ભય ના રહે ના રે જગત કોઈ ઉપરી છે એવું લાગે નહી મન માં ક્યારે એમ ના લાગે મારો કોઈ ઉપરી બહાર જે ધર્મચાળક છે ધર્મ ધર્મ ચાલે છે બે ધર્મચાલક આત્મધર્મ કોઈ ગાય સફળ થયું કે નિષ્ફળ થાય ઘટી નહી જતો નિવાળો ના થાય ને કલ્પના એજ સુધી ઉભી કરશે શિકાર કોઈ જાત નો વિકલ્પ જ નહીં ઘણા ઘણા વિકલ્પ આવે છે છોકરા છે મહેનત કેમ મનાયે કેમ મને એનો ખુલાસો ભણનાર ને ખબર ના પડે આપડે ખબર ખુલાસો પડી જાય ખબર ના પડે કે અત્યારથી મેઘ ભય મને ગુજરાળ થાય ને ગુજરાળ થાય રાતે કલાક દોઢ કલાક સુધી ઊંઘ ના આવે એની આખી ઊંઘ આવે તારે સોલ્યુશન થવું એ મુશ્કેલ સોલ્યુશન થઈ જાય સરસ સરસ ધર્મ શું કેવા માંગે છે કે એ કાયમ નું સુખ હા સનાતન સુખ તો હા સુખ એ સુખ નથી કલ્પના છે કલ્પના જા બઉ માન આપે કહે ને માણસ ના થાય બઉ માન આપે છે સારું સારું જમવાનું હોય તો ભાગી જઈને ખીચડી બનાવ કે ગમે અભાવ ના થાય અચાનક ના આવે આ તો કઉક ના આપે શું કરે છે એના પર આભાર રાખે મનુષ્ય અવતાર નક્કી ટાઈમે મળે છે મનુષ્ય અવતાર દરેક ને મળવો જ જોઈએ એટલે પછી ત્યાંથી પોતાનું ત્યાં સુધી નો તો રસ્તો છે ને ક્લિયર કટ છે શરૂઆત માણુષ નો અવતાર થવો એ બિલકુલ રેગ્યુલર કટ માં ટાઈમ સરસ થઈ જાય ગયું પછી ગૂંચવાડા આવે પછી એ પોતાની મેળે મોક્ષ પામે છે કે આપવા કાર્ય મુક્તિ માં જાય મુક્તિ એ જાય કોઈ જગ્યા મુક્તિ ના જાય લોકો મુક્તિ ના જાય મનુષ્ય ગતિવું જોઈએ આત્મા નથી સહયોગો એ પ્રમાણ કોણ જાય પણ એ ગુચવાની હોય મને વિચાર આવતો હતો કે દરેક ને એક જન્મ મળી જાય એને મોક્ષી નુકસાન કરે એવું નથી હોતું પોતે અહંકાર અહંકાર ના વાળે અધિકારી થયો ને એટલે અહંકાર નો કરતા થયો છે પોતે ના વાળે તો રાખવું જોઈએ મારે ચલાવવાનું તે વિષય માટે મારે ધ્યાન દેરે જ ચલાવું મનુષ્ય જન્મ થઈ જાય પોતાને ગમતું બસ ગમતું આવે છે ના ગમાડવા જેવી ચીજ જ નથી કે સરસ છે બધા સંયોગો છે અને આપડે સંયોગ ના ભાગ પાડે કે આ સંયોગ બહુ સારો મિત્રા કોઈ એમ જ કહ્યું કે બધા જ સંયોગો છે ના ગમતો મારવા મળ્યા તું ધક્કો મારીશ સંયોગ ને પડી શું માટે મારવા માં તું છે એ તો કાળ તો તારે માર ખાવશે ગજસ્વી ભગવાન ને માટી ની માટી ની પાઘડી મારી હતીસરા દેવતા મૂક્યો તારું સ્વરૂપ આ છે અને આ સંયોગ સ્વરૂપ નથી સંયોગ જ્ઞાતા શું કે છે કલ્પન કર્યુંરવાની તો કલ્પન કરીને એમ કે તમે માની લીધું માની લીધું છે ને અને પછી આ બાય નો રેવાનું હોય ના બાપ છુ આનું બાણી આનો મામુ હતું આનો કાકો આરોપી બધા ગુના બંધાય છે ગુના ચડ્યા છે સંસાર બેફાર સંસાર શું સંસાર કે સંસાર શું મહેરાજ છોકરા નાટક માં ભરતું હશે અને એ કરે દગો દે એ સાચું રડતો હશે નામ રમણભાઈ છે પચાસ માટે નાટક જ કરો છો નાટક નાટક જ કરવાનું સારું તમે દર્શન કરો ને અભિનય કરું છું પગાર કાપી લે મારો આપડે કઈ કેમ થતું નહી કારણ કે ના હું કેમ ભરતું છું લક્ષ્મીજન છું અને હમણાં કે પોતાનો ખ્યાલ નગન માં પાણી પીચ કરી મારી રહી પી ખબર તમે લગાવી દુઃખ ત્યારે બિલકુલ એ ભ્રાંતિ કાઢવા માટે ખરેખર શા માટે છે આ સ્ત્રી બધું ખરેખર મારા સગા વાળા છે ખરેખર કેમ શું છે ના જાણવું છે જા લોકો નો માનેલો ધર્મ કેવો હોય કે આ ખોટું કાર્ય કરી છોડી દો કે છે અને આ દયા કરો દાન કરો કે જાય ને વધુવાડો ગુસવાડો વધે હા તો આ એક સમજાતી જાય તમને ગોઠવાળો થાય જાય બિલકુલ નહીં બિલકુલ નહીં આપડે સાચી ખાવા પીવાનું તો બધો હિસાબ થઈ ગયા છે છોકરા પહેણ આવે થોડું બારી કરે આપણે ઘૂસ લગે બધા ઘૂંચવાડે બાવા બાવલી સાધુ બધા ઘૂંચવાડે હિમાલય માં જાય તો ઘૂંસવાડવા શું કે શાંતિ રાખવાનો ઉકેલ ના એટલે ઉકેલા ઘોચાડો ગોચાળા નીકળે ની શાંતિ શાંતિ શાંતિ મને આનંદ ગાય એમ ઘરે શાંતિ છે છોકરા માને મોટી ઉંમર ના છોકરાઓ હોય 70 વર્ષના છોકરા હોય એ માને નઈ ત્યારે શું કરવું છોકરા કેવું લેવું એમ છોકરા છોકરા ના ફાધર આપડે રિયેલી નથી માની દીધું છે ડ્રામેટિક ફાદર થી આપણે ડ્રામેટિક ફાદર સગ ડ્રામ